મોટા બે મોટા વડાપ્રધાન કહો પણ એ જ્યાં ચાર આગળ ચાલે એની પાછળ ઘણો ખરો માલ એવો ગાદેરીયો પ્રવાસે પ્રવાસ કે છે લોકો રોટી કોને આપણ બંધ નથી મોટા મોટા બ્યાસો હોય ને એટી લાખ પાંચસો આખો તારો એમો ને એમો ને કોણ સારું બધા મોકલે તો આ સારું થાય એ ચીટ પડેલી નહિ આ તો માથે પડ્યા જેવું વોટ આપી બીજા દેશ માં શું એના ચારિત્ર જોઈએ માણસ એ જોઈ ને એની સુધી આપડે એટલે પૂછ્યા આવે તો પૂછી નહીં કઈ ચારિત્ર જોઈને કોઈ આપતું નથી આપડે કોઈ ચારિત્ર માણસ બતાવીએ કોંગ્રેસ પક્ષ કોણ પક્ષ એ પછી એમના પક્ષ માંથી એ જ યોગા કરે હા પછી દસ વાત સ્વતંત્રતા હોય છે એવું પૂછતા અને આવો પૈસા ખર્ચા ના હોવા જેમ લોકો કે બી ભણાવી ઊભા થાય તો અમે આપતા તૈયાર છીએ એવા લોકો કેવા છે ત્યાંની હાજરી છે ત્યારે જ સાચી સ્વતંત્રતા થશે ને ત્યારે એટલા માટે આ પ્રશ્નો હું જે મારી પાસે હું આપી દઉં તેવું એમની પાસે જે સાબર હોય સાબન હોય તે બધા લોકો ને આપવું જોઈએ શું બધું ના આપે કોઈ વધે નઈ એમને કોઈ રહેશે ના છે બીજું બધું પણ આપી દેજો નીરુબેન કે છે હિંમતભાઈ ને કે દાદા કે છે તે તો આપજો પણ બીજું પણ આપી દેજો પથારો વાહિ છો એ કદી આપે નઈ હા મારે કઈ શું નથી અમારે કોઈ ઇન્ટરવ્યુ નથી દુખતા હોય તો કોઈ સવાલ થતો એ કરેલા લેખક પાછા એમની કલમ સીધો ગલ ભલા કઈ જાય નીકળે નહિ આપડે કાર્ય તો ના નીકળે મારી વાત નીકળતી નથી ને એમની વાત ના નીકળે એટલે આવું કઈક આપડી સેવાઓ તો આપતી જ જોઈએ કોઈ રે ને શું કરવાનું કોઈ રે ને શું આરામ કરો નક્કી અમને આરામ કરો બે પાર્ટી થઈ જાય કાલે આપતા બે પાર્ટી બે થઈ જાય અમારે બે પાર્ટી હોય છે આપને પણ બે પાર્ટી થઈ જાય આરામ કરવા જાવ બોલો ને બે પાર્ટી ભણવા ના કઈ આપડી પાસે એ તો લક્ષ્મી હોત તો લક્ષ્મી આપી આપ્યા કરતા લક્ષ્મી દર હજાર આપીએ નોકરી બંધ ના પાય લક્ષ્મી લક્ષ્મી આપીએ ગુનો છે મારા બનાવી દઈએ મોટી લક્ષ્મી આપવાની રાખી આપે એક કસ્તુરભાઈ વાત કરેલી તો એક વખત આદિવાસી ક્ષેત્ર દુકાળ પડેલો વલસાડ માં तर हूँ त्या काम करो तो आदिवासी क्षेत्र में के कस्तूरभा गया आदिवासी प्रजा भूखे मरे छे। ना आप करोड़पति छो तो कई आपो एमने विचार करो हारू का हो जाए हूं विचार कर रखीश तो बीजे दायरे आप खावा जेटो खोराकिएट पाके पासो आपी जाए आपी બીજા કઈ કે આ તો આપડે લોક કર્યો કેવાય તો એમને કહું કે જો મફત આપશો ને એ તો કોઈ આદિવાસી પાછો ખેતરમાં કામ નહી કરે કે કસ્તુરભાઈ ફૂડ બેંક કાઢી ફૂડ બેંક બરોબર ધ્યાન નહીં લેવાનું જેટલું અનાજ આપીએ તેટલું અનાજ એ પાંચેતર પાછું આપી જાય નથી હજુ ચાલે છે હજુ ચાલે છે ફૂડ બેંક એમની ભરત ને રાજગાદી માંથી એમ કહ્યું સજા દુખી ના થાય તું જોજે કે દુઃખી ના થાય તો જોવા બધા રાજકો આવડે નહિ અને કોઈ સાચા સારા સલાહકાર મળ્યા નહી એટલે પછી એને શું કર્યું કે લોકોને જેમ પર્વ પાકે અપાય કરે એટલે એટલે આવું કહ્યું એટલે લોકો કામ કરે ને વેરો બેરો કરશું નહિ એટલે બધું ઉજ્જડ થયું માર્યું આખું અયોધ્યા ની આજુબાજુ પ્રદેશ આખું ઉજ્જવળ થવા રામચંદ્રજી અયોજ્યા પ્રદેશમાં બેસતા ની સાથે ભરત રાજા ને કે ભાઈ શું કર્યું છે આ લોકો સુખી નથી દેખાતા કારણ કે તો બધી આખી ચીજો ઉઠાવી હતી કશું રહેવા નથી આગ આપવાનું સુખ આપવા બાકી નથી રાખી બઉ મોટી ભૂલ કરી છે અને પછી બીજી છત મૂકી કે જેને કુવા ખોદલા હોય તે ટગાવી લઈ જાય તલાડીએ પાછો પાછો પાછો પાછો થોડા ધ્યાન આપો અને યાદ નઈ જેવું છે કે દે લોકો ધોર ધામ કરે હેલો અમાર કૂવો ખોદવો છે કૂવો ખોદવો છે બારી કૂવા ખોદાળો પર અને પછી કો કે કે કે બધું આખો દેશ થી લોકો ને છે ગ્રીન સાહેબ આ ને ગ્રીન કરે ને હાજી કેને બધા આખો દેશ થી લોકો ને છે હોલો એટલે આ પંટીઓ કરી છોકરા દાદાઈ લોકો આ રમ જે હજી ચાલે છે હજી મગનભાઈ મગનભાઈ મગનભાઈ જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય સચિનાવાદ અમારા ચાલ હલો હલો હલો છો દાદા અમર બેન એટલે સમજવાની જીવન કલા શીખવાય સચિદાન તે પુસ્તકો મારો શીખવા સનાતન શું બતાવ્યું લગભગ સાત હજાર આપું ખુબ માગે છે ઘેર કરી રહ્યા પોતા એમ લાગે છે બીજા ને એમના ઉઠાડવાની કેટલું સરસ છે મેદો નહી શકે કારણ કે હજુ પરીક્ષા વાળા થયા લોકો હલો હજુ હાલ ખાલી નઈ થયું પરીક્ષા વાળા હલો बराबर लगे तो ये अपना तो पेला हड़ुकर्मी था ऋषभदेव भगवान बद क्या थी गया દાદા હુષભદેન ના વખત માં ડેવલપમેન્ટ વાળા હતા કે નહીં કે દાદા એ લોકો એવા કસાઈ નહી હતા કદાય હા એવા કસાઈ નહીં હતા એટલે એક મા બાપ ને પેટે જન્મે એક સ્ત્રી અને એક છોકરી અને છોકરો તે સાથે જન્મે બધા માણસો જે હોય એને કોઈ સસરો નહિ સાસુ નહીવલપમેન્ટ વાળા કેવાય એને મો દરવાજો નથી દાદા એક સાથે કોઈ મોક્ષે ગયા નથી એકાદ ટકો ગયા હોય કોઈ મોગનો દરવાજો બઉ કઠણ હતો જેમ જેમ ચીન ઉઘરેલો ઘર પુરે એટલે ત્યારે કસાઈ વાળા ઓછા કસાઈ વાળા બહુ હતા કસાય વખતે કસાય વખતે મોક્ષ હોય કસાઈ માં પૂરેપૂરો તપે ને ગરમ બરોબર હવે ત્યાં કચી જ ચોખ્ખું થાય કસાયતા થાય કસાય આપે પરમ દિવસ ના સત્સંગમાં આ આવેલી અને અમે રાત વિચાર કરેલો અને વ્યાજ બી લાગેલું કે કસાય વગર મોક્ષ થાય નહી કચાય બધા જાય હળુ કરમી હા હા હળું કર્મી વિચારશીલ હોય તે જ હળું કર્મી હોય કેવું એટલે લક્ષ્મી એ તો પરિણામ છે આખું જગત અને પરિણામ ને ભાઈ ભાઈ કરે અને કોજ ને તો ભાગવાના છે એટલે બારેકરની થયા હળુ કર્યું ને એને છે તે બાબતો ભારે કર્મી છે ને એ ભારે કર્મી લઈને ગુઠાઈ ગયો છે હળુ કર્મી હળુ કરવી લઈને જાગ્રત રહેશે तो अपना मैने हल कर तो आ बीजा कसा वाला हरुकर्मी नहीं हरुकर्मी भारी गर्मी ભારે કર્મી જીવડા પીવે કસાય વાળા થાય કલ્યાણ થાય ભારે કલર ના થાય એ વાત ત્રણ વખત પછી કસાય વાળા અને હળુ કરમી બે થયું પછી કસાઈ હોય પણ એ પ્રાણલાલ ભાઈ ના મનમાં એક જરાક ગુચવાળો થયેલો હતો એમના મનમાં હળુ કરમી હોય તે જ આગળ ચાલે અને ઓછા કસાય વાળા હોય તે જ આગળ ચાલે તો આપે કયું તેવું નથી હળુ હોય દાદા મારા મનમાં એમ હતું જે હળુ કર્મી હોય એને કસાય મંદ હોય નથી હળુ કર પાછો ઉતરે ને તેને આપડા હળું કરી ગયા તેનું અપના થાય કચાઈ ખૂબ ટ્રક ઉપર બેઠા પછી ઓછા થઈ રહ્યો તેનું લોદા આ માજી છે આ હરું કહીએ ને અમને કસાઈ નથી આમને અમારું સાચું દાદા આ હરું કરવી અમારે મન અમારે મન આ ને કરવે જરા જ્ઞાન ના આપોદી નાખે જ્ઞાન આપીએ મને તમારું હળુ કરવી પડ્યું ખબર પડી જ વાત યોગ્ય છે એટલે એટલે દાદા પેલા કસાઈ વાળા ભારે પેલા ખરા પછી હળુ કરવી થયા કસાય થયા પછી જે હળુકર્મી થાય તેના માટે મો છે કસાય છે હવે હળુ કરશે આ દાદા આ આ ક્રમ આપે અહિયાં જરા આ વાત કરી એ બરાબર કસાય માં પછી હળુ થાય હજી થાય નહીં તો થયા શું કરવી જેમ સોનું શુદ્ધ રહે આ જુદો થઇ જાય એમ શુદ્ધ થતા ને તો જાય અને આ શુદ્ધ થઈ જાય દેખાય ને તાંબુ ના દેખાય પછી બીજો એસીડ નાખે એટલે પેલા તાંબુ દેખાય પણ જેમ ઠંડુ પડવા મળ્યું હર્યું કહીએ છીએ એટલે દાદા પેલા પરદેશી થા પરદેશીઓ થલા પરદેશીઓ માં જેવા ગુણો આમ બાહ્ય ગુણો છે એવા ગુણો આમ હરું કરેખાય છે આ દાદા જેમ વારો તેમ આવે તમે જોવા મારો જેવી રીતે વારો પેલા લોકો એવી રીતે વળે છે એ રીતે એ જ્ઞાનતાથી પણ પ્રાકૃતિક છે જરૂર પડે છે કઉ જે ને આ લખો કહ્યું में नहीं। में हमें है नहीं दादा आप कहो डेवलपमेंट वाला तेरे बीजी बाजू एम लगे सारा मानसो तो परदेश वसे आवाने तो तेज कहो के लोग लोग लोग के लसाई भरेला એમ લાગે કે દાદા કે અમારી લાયકાત છે અને પેલા લોકો સરળ છે પ્રાકૃતિક છે પચાસ નો ઉંમરનો માણસ અહી પચાસ ની ઉંમર માસ આ કેટલા બધા કસાઈ છે બરાબર ત્યારે બધું ત્યારા માણસ પચાસ વર્ષના ઉમર માં છે થોડા લાઠાયા છે પણ છે બે ના કસાય વાર હોય તમસ્તો થયો કસાય છે મારો તારણ ભેજ તમસો થયો એ કચાય છૂટતા મારો તારણ ભેજ આ તો એ સ્થુલ નું મારું તારું સમજે છે અને બરોબર પેલી ભાષામાં બીજી ભાગની ભાષામાં તો આજે એ લોકો સારા ગણાય છે એને સારા ભાષામાં કારણ કરી એટલે છોકરાઓ મને આ કેતા હું અમેરિકા નતો ગયો તારે કેતા અમેરિકા જયા દાદાજી આ શું માણસ કેવું મને હમણાં વખોડીશું ને તારે છે આ લોકો ને શું વખોડી નઈ બહુ જવાબદારી થી એનો ઘણા કાઢનારો હોય ને એને વખોડીશ નઈ આ બે વર્ષ સુધી મારે બાળક છે ને આ ગઈરા કાપી કરો સર પકડી દે શું કાપા જતા એમાં પકડી દ રાખી ગયા મળ્યા પછી એવું ભાઈ પૂછે છે ભારે કરમી નો પ્રશ્ન જયંતિ પ્રાણ લાવ્યા આપડે અને તે નિકાળી ભાવ છે થઈ જવાનું નીકળશે મોટી ભાઈ માની એટલે મોટી નીકળ્યા થઈ જાય નઈ જાય નિકાલ કરવા નીકળે ગ્રહણ ની બાબત નથી એમ ત્યાગ નથી ત્યાગ અને ગ્રહણ એ અહંકાર લક્ષણ છે કે છે નિકાલ કરવાનો નિકાલ આવે છે ને બહુ સરસ છે અને ફાઇલ નો ફાઇલ નો સારો ફાઇલ ને બધા ગુજરાતી ના આવશે અંગ્રેજી ભાષા ને ગુજરાતી માં ઉતારી બહુ વાસ્તવિક કર્યું છે કારણ કે અંગ્રેજો અહિયાં આવ્યા તો કઈક શબ્દો તો મૂકતા જ એમને ફાઇલ મને શબ્દ બઉ કામ થાય બહુ સુંદર શબ્દ મેલ ન પડે લોક બાજા નથી આ કરી સાંકેતિકન ભૂલાઈ જઈ જાય અને સાત ના સૂજગો હતા જે તપાસ કરી ભાઈ આ કયા દેશના હતા હા દાદા ભગવાન કયા દેશ ના લોકો આ ભાષા બીજા કોઈ દેશ છે ગુજરાત માં બાપો હવે ખુશ થઈ જાય કે ચરોતર એવું ફરી કાઢેલું ફરી કાક ક્યાં ગયા પછી ફરી કાલે કયું જોવા મળ્યું ઘરું ઘરું નામ લખેલું છે જેના પરથી રોટલા ખાધા તેને જ મેં નાગો કર્યો પણ લોકો એમ ખાતી થાય નાગા માંથી જાગા રીતે મને એમ હિંમત થાય કે મારો ધંધો નાગો જાગો થઈ શકે એટલે હિંમત આવે તો અત્યારે બધા નાગો જ હોય ને એમાં આવે ગયેલા માલ ખાતે ના બોલીને માલ ખાતે અમે અમે એનાથી વિરોધી હોઈએ મારી ગઈએ જે પણ સમ્ય બઉ ગમી ગઈ છે વિતરાગી વાત કોને કે વિતરાગી વાળી કારણ કે એને વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે વાત ખરી વાત ખરી છે એવું બંને કબૂલ કરે સોરી એક વાદી કબૂલ કરે એ છે બીજો કોઈ ઉપાય નથી આ જગત માં દુઃખ મટાડવાનો ઉપાય વિતરાગ વાણી વિના આવર અને કોઈ ઉપાય આ પૌ દુખ ઉડવા માટે તમે વીસ મુદ્દા કરો કે બધા લોકોને બાકી વોટ લેવાની કોઈ કોઈ કોઈ ચિંતા રેતી રેતી માંથી તેલ કાઢવા જોઈએ મહેનત રીતે ગયા લોકો કે લોકો હાજી ભાઈ માર્ગ પડે તેનો ને આપડે જ્ઞાની છીએ વિજ્ઞાન નું યથાગરીને એ લોકો પરિણામન હોય શાસ્ત્ર ની ભાષા લાગે છે ને તો ભાષા વિતરાજ વિજ્ઞાન શું છે પરિણામન હોય વિતરાજ વિજ્ઞાન ભાઈ શું છે આ વિતરાજ વિજ્ઞાન યથાર્થ એ કરીને સમ્ય જ્ઞાન સમ્ય દર્શન સમ્ય ચારિત્ર માં પરિણમવું એ વિતરાગતા કેવાણી એટલે વાદી ને પ્રતિવાદી દેહ છે તે કબૂલ થઈ જાય એટલે આપડે વાણી વિતરાગ વાદી પ્રતિવાદી દેહ એકમત ના થાય બરાબર બરાબર અમારે વિરોધ તો કરવો જ પડશે હું કઉક કરજો તમારી વાત તમારી સાચી છે પણ અમારે વિરોધ પાર્ટી એટલે વિરોધ કરવો પડે એટલે એમાં સ્વભાવ બદલ તારે બરાબર મળે કે તમારી વાત સાચી છે આત્મા ઈ કબૂલ કરી તે વાદી પ્રતિવાદી બંને કબું કરે અને વિચરાગ ને વાણી એને પ્રમાણ કર્યું બધા પ્રમાણ વાણી વાળી બધું તો વિજ્ઞાન વાણી ના આવે શું હાલ મોટો કાત હોય મોટો તાટ કહેવાય બધા કઈ મોટામાં ઘડો ઘડો જાય જ્ઞાન પરિણમી છે એટલે કે શું સમજાય પરિણમી કેવાય આ જ્ઞાન પરિણમ્યું જ્ઞાન દર્શન સારી બધા પરિણમે શું થાય પેલું અજ્ઞાન દર્શન સારી ધોલ મારી સારી કહેવાય હલો મારવાનો ભાવ થયો જ્ઞાન કહેવાય મારવાનું જેવાય મારું એવું હેલો વિજ્ઞાન એટલે વિજ્ઞાન અત્યારે ઘણા લોકો એક્ઝેક્ટ નથી સમજી શકતા એમ આપની આ ચરોતરી ભાષા કાળે કરીને એઝ્રેક્ટ બધા સમજી શકશે કાળે કરીને એમ મગીર ભગવાન ની આ અઢી હજાર વર્ષ થઈ તારા સમજી શકશે હતી તારી બાજુ ના સમજાય તો થશે ને આ ગુજરાતી ચરોતરી ભાષા કાળે કરીને બધા વાંધા નઈ આવે સિગરેટ સિગરેટ પીવી હોય તો છુટ આપણે લખેલું આજે સવારે હું ગાંધીજી એક વાક્ય વાંચતો હતો થાય છે તે મેં તો અનુભવ્યા છે કઈ કપટ કેવાય મજબૂત સારું કેવાય સારું કેવાય જે છુપી રીતે ન કેવું તો સારું કેવાય સારી રીતે સારું કેવાય વ્યવહાર સારી રીતે એનું પ્રમાણ પાછું જે વધારે પ્રમાણ થાય એટલી એ પાડી ગઈ તો બોલો કે પ્રશ્નો નો જવાબ આપે છે પ્રશ્ન વાંચી તો આપ જે આપો છો ખુલાસો તે બઉ ઉપયોગી છે એટલે પ્રશ્ન आप खुलासो उपयोगी आ गांधी लखे विलायत से कोईपेट प्रत्ये मन में रोष करो मार प्रत्ये तिरस्कार नजरे जो नवी नेता तो संसदीच बहिष्कार न करूपी रीते मनज कबूल न कर दादाने प्रश्न पूछो तो दादा के प्रमाण राखी करारी वो જ્યાં આગળ કઈ આપણને શોધ કરતો હોય તો જાતનો આગ્રહ પણ સત્ય છે વ્યવહારમાં સત્ય છે એ ના પીએ એવું બરાબર બરાબર એટલે પણ તે વ્યવહારમાં જે આ ચારિત્ર કહો છો આપડે વ્યવહાર ચારિત્ર કેવાય આપો છો હા તે સમ્યક ચારિત્ર પરિણામે ના એવું બંધાય વાત આપની બરાબર કે જો ના પીધું તો એ દુરાગ્રહ એટલે સત્યાગ્રહ પ્રમાણ બહાર જાય તો દુરાગ્રહ થઈ જાય અને દુરાગ્રહ નહી આગળ જાય તો કદાગ્રસ્ત થઇ જાય કદાગ્રુ નથી સમજતો આગ્રહ થાય ને બરાબર દુરાગ્રહ વાળા કદાગ્રા ખોટા એટલે કદાગ્રહ વાળા એટલે જીદી કેવાય જીદી ખરા પણ બીજી રીતે આવું લોકો આ તારું પૂરું ઊંઘે છે તો એ પણ જોયે ઉપવાસ કરો અને નફા કે લોકો